લાભ પામે શબ્દો મળે બુદ્ધિ મોરે એટલું જ ખાલી અહંકાર થી લોક પડ્યા કરે એટલું બધું પડે છે બધી જવી જ જોઈએ ચાર ફેવર એવું દેખાય છે બધું એવું જોયું કેવી શું તેનું નામ ધર્મ કેવાય ધર્મ કે બધા ગુણો બધા બદલાઈ એક રાત્રા પૂજા પાંચ હજાર ગયા જમવા બોલાવે જમવા માટે બોલાવે જમવા માટે બોલાવે એના પાંચ હજાર શુક્લ માં રહી આ ફાઇલ નો સંભાવ્ય નિકાલ કરવાનો હોય એમાં અમારે ઓફિસ માં કામ કરવાનું હોય એમાં ઓફિસ માં અંડર હોય એની પાસે સંભાવ્ય નિકાલ કરીયે એટલે અન એડવાન્ટેજ લે એમાં શું કરવું એ પછી અન્ડરહેન્ડ હોય આપણે શુક્રજાન માં શુક્રજન ને કેવી રીતે પકડી રાખવું ગેરફાયદો ઉઠાવે તમને કોણ કહી ગયો જેટલો હિસાબ ગોઠવેલો છે ને એટલી આવે હિસાબ ની બારક થાય ચાર આજ્ઞા આવે આ ભરામજા કરજા નથી ચિંતા હવે બંધ કરી દે બાળકૃષ્ણ ધર્મ પાડતા હોય અને યોગેશ્વર કૃષ્ણ કોઈ ખોટી વાત નહીં પણ અપેક્ષા બાળકૃષ્ણ ધર્મ પાસે બરાબર આપડે લોકેશન મારે બાળકૃષ્ણ ધર્મ છે નેવું ટકા એક ધર્મ પડ્યા તો બાળ મંદિર ત્યાં ભગવાન ક્રિય કે બરોબર છે ના કે છે તે બરાબર ના કે ઉપાડ લે ના બોલું પાક્યો એક્ જોઈન કેતા બોલાય દીધું બોલાય નઈ કપૂર ના બરાબર માન્યતા પ્રગતિ જાય હેલ્પ કરશે કોઈ બાળકૃષ્ણ સમજાવે કૃષ્ણ સરની પુષ્ટિ આપે એકદમ ભગવાન કુદરત નું સંચાલન છે સ્વભાવ જીવન થયેલી લોકો પ્રકૃતિ પ્રણા વિશ્વની જરૂર નથી હવે આ તો આવે ન જરૂર નથી મુસ્લિબન હાથું ના કે આપડે હિન્દુ છે મુસલમાનો બધા બાર નીકળી જાય ના જતા આખો કે ભાઈ શ્રદ્ધા તો ઓછી થઈ જાય પછી એને લીધે શ્રદ્ધા તો ઓછી કોઈ બી ધ્યાને સંપૂર્ણ નથી આપણે કોઈ પણ ધર્મ સંપૂર્ણ નથી એવું કે તો પછી આવે એમ હા મારું સાચું તમારું સાચું પછી જાય નહી રખડી બરાબર નહીં પૂર્વ ડેવલપ થયું ભાઈ તમને અહીં લાગતું થોડી દીધી જરૂર લાગે જોઈએ ત્યારે એવું ખરેખર લાગે છે ત્યારે એવું બધા અત્યારની જનરેશન જોતા આવે અને મહાત્મા બેઠા હોય કોઈ ચિંતા નહિ હોય જો જો અભિષેક કદા મે આ બધા મારા પર આનંદી કાયા ઉત્તરા જગત તમે બનાય છે આ દુનિયા તમે બનાય છે ને આ દુનિયા તમે બનાય છે ને મને સમજમાં નહી જો તો દીબા હું પર કોમ કરે જો દુનિયાને ને પાણી મેું છું બના ચ કઢી બનાવવાની હોય તો કે શું કઢી બનાવે બનાવી જોઈએ ના થઈ છે ભણશે ના વાત આવે જેની મારી પાછળ હિંસક ભાવ હોય ત્યારે ક્રોધ ક્રોધ ની વ્યાખ્યા ડેફિનેશન બજી જાય ને ડેફિનેશન હિંસક ભાવ હોય તો જ ક્રોધ કેવાય એમાં હિંસક ભાવ નથી અને ક્રોધ ના કહેવાય ગુસ્સો ભાવ ના હોય તિંસક ભાવ થાય એવું તન્માકાર થઈ જાય બધું હવે છૂટું એટલે ગુસ્સો ગુસ્સો નથી માલ ભર્યો હતો નીકળે છે આ તમે સમજ ને એટલે ક્રોધ માલ માં બધો નીકળે ધીમે ધીમે ખલાસ થઈ જાય ધીમે ધીમે પાણી ટાંકી ને ખલાસ થઈ જાય ને નીકળતું હોય તો ખલાસ દાતો મારી તો ધંધા એ બસ એના કરતા દસ બાર વર્ષે પંદર વર્ષથી નીકળી જશે બધા પછી નઈ તમે ખોર થશે તો રાતે આ બે ને જોડે થઈ તમારે થઈ ગયું હોય તો હવા મેં ચા કે આમ ટકો મારી એટલે તમે સમજી તાતો ભી નહી હોય આ તો થઈ ગયા પછી કશું નથી ખાતા એ ગયું બધું તો એટલે તંત પકડે પડે નઈ હાલ નથી બનતું ને આપે કે આપ કહ્યું કે પશ્ચિમના લોકો ને કસાયો ઓછા હોય છે પણ એમને માન અને માયા ને લોપ તો વધારે હોય છે પશ્ચિમના લોકોને એવું નઈ એને મોહિ શીખા એને લોહી મોજો મૂર્તિ મૂર્તિ વિશ્વ માં જ પૂછ એનામાં જ રહ્યા હોય ગુછામાં ગુછામાં તાનમાં એને કસાય ના થાય કસાય બઉ ઓછા બે દિવસ નો કપાસ હોય ને બે ચાર પાંચ થયેલો મોટો કપાસ થયેલો હોય પણ આ વિષય ના છે આ કચ્છ એક ડુંગર ને એક આવો પથરો બાર લટકતો હોય શું ફોટો લેવાનું ના બધા બાર મંદિર કેવા બાલ મંદિર પણ કૃષ્ણ ભગવાન નું બાળ મંદિર શું છે અને એ નું બાર મંદિર ભેદા ભેદ સમજાય આપડા એના બધા મહાત્મા પુસ્તકો બીજું ના કોમ કે બધા પુનઃ નહીં મોટી મોટી વાતો કરે હોવા માટે એ લોકો એમને માટે એમની ડિવાઈડ ને એ બધા એમને દિવાય આવી છે ઓ ત્યાં નવસારી સવારે ઉદાર્થના માતા એ નિ બીજી વિધિ કરાયું હોય નથી આપડે તો આજે આપી છે દાદા ભગવાન જયારે બોલવા બીજું ક્રિજન કારણ કે આ તો રિયલ છે ને બધું આ તો જગત નું રિલેટિવ વસ્તુ છે શું છે રિયલ માં પેસવા માટે નો સાધનો છે રિયલ રિલેટીવ છે કેવું છે પગથિયા જોડે લઈ જાય બે પગછા જોડે લઈ જાય બે હા મેળા બચડ્યા પછી કોઈ પગથિયું જાળી રાખવા ના એ પગથિયા તો ચડવા માટે છે મારા પોતાના ખ્યાલ મુજબ અધ્યાત્મ બાબત બિંદુ એક જ છે એ બાબત નું છે એ છે ને કે અધ્યાત્મક છે જ નહીં જગત માં અધ્યાત્મક બધી વાતો અધ્યાત્મક તરફ જવાની છે વાતો કેવી છે સાધન છે એ અધ્યાત્મ આત્મા સન્મુખ થવું જોઈએ પુસ્તક આવે અધ્યાત્મ કોનું નામ કે અહંકાર કલા કલા નો રસ્તો હોય તે આત્મા સન્મુખતા થાય તે હોય નઈ કોઈ જગ્યાએ આ તો એથી માર્ગ પામો છે બધા માર્ગો ભેગા થાય ત્યાર પછી અધ્યાત્મ શરૂ થાય ત્યાર પછી એક માર્ગ મોક્ષ માર્ગ ચાલુ થાય મોક્ષ માર્ગ ઉપર આવ્યો ને સમજાય ને જે અનુમોદન કરવામાં આવે છે એ ભગવાન છે અંબાલાલ પટેલ ને છે ના અંબાલાલ પટેલ નથી એ ભગવાન ને છે એવું હતું ને અંબાલાલ પટેલ તો દાદા અસિન જય જયકાર બોલે છે હું મારે પોતાના માટે બોલું છું દાદા વગર મારે ચાર દીગ્રી ઓછી છે એટલે ઓછામાં સંપૂર્ણતા ના કરાય સંપૂર્ણ અપૂર્ણ સમારી કરું સીધો પ્રશ્ન બોલું થોડાસો થઈ ગયો સીધો છે આપના કયા બદલે હું સુધાર્મા કરો ઉજાગર રાખવે પ્રસંગે આપે આપના બુદ્ધિ ઘણા મહત્વ આપ્યો છે તેનું રહસ્ય સંતો એટલે એવું છે પ્રસાદ મને કઈ અતિ એવું નથી આવી તો અમને પ્રસાદમાં કોઈ જગ્યાએ માલ ખાવાનો શોખ ના હોય માર ખાવાનો શોખ પણ હોય કે દુખ ના હોય એવા આપણા મહાત્મા બધાને શોખ આપે દાદા ગઈ વખતે પ્રસાદ આપેલો હું જ રહી ગયો છું જ્ઞાની આવો શોખ રોકડું જ આપી દો ને અત્યારે હા શું કેવું હા શું કેવું જ્ઞાનીપુર નાખેલું હોય હોય તો લાભદાયિક થઈ પડે શું થઈ જાય ભણાવે આ જે માણસો સંસાર વ્યવહારમાં મૂસેલા માણસો ને તેમને આત્માના ધ્યાન માં પડ્યા પણ ક્રોધ માર મારા લોકો જતા રહે છે ઉભા નહી તમને શું અનુભવ ક્રોધ બાદ મારે જાત નો ઠીક ના આપનું નામ કેવું રમણભાઈ રમણભાઈ રમણભાઈ ક્રોધ એનું નામ કેવાય કે જે ઉગ્રતા હિંસક ભાવ કઈ ભાઈ હિંસાક ભાવ ના હોય નાખે નહી જ નહીં નાખ્યા છે એટલે પોતે જુદો રહેશે હવે આ ક્રોધ હિંસક બોલો નહીં માટે ક્રોધ જ ના કહે એને આપણે કેવું સામાન જોડે અતિક્રમણ કર્યું કરો પચાવ કરી લો ફરી આવું ના શકે એ જ નહીં એટલે ક્રોધ માર માં એ આ જે નાના કહે છે તે તમે છો આ થોજ હોય ને આ વિસ્ચાર્જ ભર છે નીકળ્યા પછી સવારમાં ઉઠીએ ત્યારે આપણને તયો હોય તો ઘરમાંથી બેન છે તમે ચામ તો નઈ ચામ થતા કારે એટલે આપડે સમજી ગયું છે રાતનું ચાલુ નાની સરહ કરના હોયાર્જ કરે સહજ હોય એમાં ક્રિયા ના હોય કરના ભાવી બંધાય કર્મ બંધાય ત્યારે ભાવ કર્મ કરે છે ત્યારે આત્મ જ્ઞાન થયા પછી ખરો સંકેત થયા પછી નું બાળકર્મ છે જે સુખ હું પામ્યો એ સુખ લોકો પામે એ આ ભાવ કર્મ છે જે સુ લોકો કેમ પામે એના માટે આ હોય અને કરુણા તો કરુણા એ સહજ ભાવ છે સમ્યક્ થયા પછી સમજતા થયા પછી એને દયા ના હોય કરુણા શું ના હોય એને ક્યાંક સમયતા થઈ ગયું એને દયા બિલકુલ ના હોય એટલે દયા તૂટે એ સહજ કરુણા જ છે તો એટલે કરુણા એ સહજગુણ છે અને દયા ભાવ કરે દયા હોય તો નિર્દયતા વસ્ત્ય હોય દયા હોય કારણ કે દયા હોય તો નિર્દયતા ખોવાય દયા એ મુખ્ય ધર્મ તરફ લઈ જનારી મુખ્ય વસ્તુ દયા છે દયા થી શરૂઆત થાય ધર્મ અને દયા પૂરી થાય સાધુ હોય દયા હોય પણ સીચે જોડે કરાય ઉગ્ર થાય ને આપણે એમ લાગે આત્મિક નિર્દેતા વાપરે ભરેલું હોય થોડું ઘણું જોશે તો ખબર પડતી શીર્થંકર ને તો ભાવકર હોય સિદ્ધંકર થયા પછી ભાવકર તો પેહલો થયેલા એમને તો કલ્યાણ કરવાનો ભાવ કરેલા કેદાર જ છે આ તીર્થંકર ગોત્ર બદલું તો ગોત્ર અપાવે છે ખાલી એનો ડિસ્ચાર્જ જ છે આગળ લોકો કેવલ કરુણા અને વાણી બોલે સરણી તો અમારે ટેબ લેકડ કહે છે ને ઓરિજિનલ ટેબ લેકડ બોલે છે આ જે બોલે છે ઓરિજિનલ ટેબલે છે એ રસ્તા છે તમે શોતા સ્વામી ની પણ દેશ દાદા ના હોય જ્યાં સુધી કોઈ પણ કર્મ હોય ભાવ કર્મ ત્યાં સુધી કેવ જ્ઞાન થાય ને બારમે ગુઠાણે જ સહજ કરુણા બારમી ગુઠાણે જ હોય સહજ કરુણા બારમે ગુઠાણે જ હોય કેવા સહજ કરુણા બારમે ગુઠાણે જ હોય કરુણા એટલે આનું અંદર જાય પાછળ બિલાવી દળે દાદા ફળ નહીં પણ કરુણા પણ એ નિશ્ચય થી બારમું ગુટાડવું કે વ્યવહાર થી બારમું ઘૂઠાડવું બારમું પણ વ્યવહાર થી બાર પૂરું ના થાય એટલે શું કે પોતાનો આ મત થઈ ગયેલો ચાલે પણ વ્યવહાર થયો વ્યવહાર થી નથી પેલું વ્યવહાર પળાતું હોય ઇશ્કર ને એટલે વ્યવહાર બારમો જોઈએ બીજે જે પૂછે બધું પૂછાય તમે ને? દયા વાળા શું કરે બિલાડીની પાસે જે દયા લોકો હોય આ સાધુ સંતો મહાસ ગ્રહસ્થો બધા દયા શું કરે બિલાડી હોય મારે ઉંદર ને ઉંદર ભાઈ દયા છે અને બિલાડી નિય થયા છે એનું નામ દયા આવ્યા ને એમની હાજરી માં બે શિષ્યોને તે લક્ષ્યા સેકન્ડ બાવી મેળ્યા અને શિષ્યો કહ્યું મહાવીર ભગવાન કે ભગવાન આપડા અહી તમારી સાથે બેઠેલા ને આ બધાને જો આવું કરે આપણે શોભે ગયા ભગવાન કહ્યું કે હું કઈ જીવન નો દાતા નથી હું તો મોક્ષ નો દાતા જીવાડવો મારું કામ નહિ હું તો મોક્ષ આપવાયું શું કે છ મહિના સુધી ઝાડા રહ્યા લોહી પડતી પણ તરફ શરીર નઈ એટલે કપાય નહિ શરીર કપાય નહી પડાય નહીં એવું શરીર પણ એવું કઈ તમારે સમજાય બિલાડી ઉંદર ના છે આ ઉંદર એવા હિસાબ કર્યા છે તેમના ફળ રહ્યો છે આ બિલાડી આવો હિસાબ કરી તેનું ફળ એને આપવાનું છે બંને હિસાબ જોઈ લે બધાનું કેમ કલ્યાણ થાય એવું કરવું આપવાય અને આપડા લોકો મારે નાખે બિલાડી નો પછી બિલાડી નો સંસાર લોકોયા ના ભંડાર બિલાડી ને તું મારે પગ ભાગી નાખે તરફથી ખાવાનું લેવા દેવાય નઈ બિચારી અને બચ્ચા ભૂખે મળતો હોય આપડે ઓછી જોખમદાર એ લોકો એટલે ચેક કરવા દાદા એક પ્રશ્ન છે કે વ્યવહારમાં બારમું ગુઠાણું હોય તો સહજ કરુણા હોય અને દાદા વ્યવહારમાં દસમા ગુઠાણે છે તો સહજ કરુણા કેવી રીતે કાચી પણ કાચી દસમા કપડા કપડા હાથે પહેરું પડે તો જો પેટીમાં જોઈએ પેટીમાં શું છે એવું જોયું નથી ગયા બેગમાં શું છે કેટલો સ્ટોક છે પૈસા નથી આ તરફ જવું મારે જગ્યાએ કાચી સમજાય ને જણ લોકો અને આપડે ક્યાં છીએ પણ દા સહજ કરુણા ઉત્પન્ન ના થઈ હોય અને કોઈ આપડા મારી ખાતું હોય તો આપણને એમ તો થાય ને કે એને બચાવવું જોઈએ બચાવવું જોઈએ એવું તો ભાવ થઈ જાય ને હવે એક બિલાડીએ મારા ત્યાં ચકલી પકડેલી દાદા મોડામાં હા એક બિલાડીએ મોડામાં ચકલી પકડેલી આરી પકડેલી બિલાડીએ મારા ઇન્જેકશન લઈ આવ્યો અને બિલાડીને મેં બે વખત અફાડી ને પેલી ચકલી છોડાવી એક દારો જીવી ચકલી મરી ગઈ તો એ જીવતી પકડી ને જતી મારથી જ બેસી નહીવાયું એ ચકલી ને જીવતી પકડેલી મારથી બેસી નહી રેવાયું ધ્યાન સમાજતા હોય છે સમજાવગર નું છે બધું સમજાવ ધાવી ખેતીવાડી નથી કશું જ નથી મોડો પાડો કઈ વાસના બેઠા જ કરે આવડો આવડો મોટું મોટું મોડા ના ના મળી પેચા જ કરેવાય નહી આવતું હોય તો અહંકારી દયા અહંકારી હોય કેવું હોય અહંકારી હોય એ દયા નાખ્યા અમારી પાસે એમ કોઈ આગળ મરઘું છે કાપીને અમારી કોઈ નાખે તો તરફ જોઈએ અમને દયા ના તમારી પાસે નાચું હોય સર દયા ડેવલપ થાય તો કરુણા ક્યાં થાય પોતે આત્મા એટલે થયું પણ પેલા જૂના છે ડિસ્ચાર્જ એ પૂરા થઈ જાય એટલે થઈ ગયું હાલ તમે સમજી જાઓ અટકાવી ગુનો થયો માલ વેસતા હોય આપડે ગાડી ગા બે લોકો ગ્રાહક હોય એનું બધું ઘરાક નું પાછા કાઢીયે તો પેલો શું કે દાવો મળે તો બિલાડી છે ને બિલાડી વગર થયા તો આ સમજ બેઠેલા બાપ બાપ ને બધા બેઠા આવું મનમાં ઘૂસી ગયું મેં તો બઉ અભ્યાસ કરેલો બિલાડી ની સાથે જોઈ નઈ જો બે બચ્ચા મૂક્યા તે બિલાડી રોજ છ વાગે ના હાર બે ઘઉં બાજરી ને ના આ બાજુ થાય એ બધા જીવત છે આપણને અધિકાર નથી આપડે જોવાનું શું કીડી કીડી નાડીએ તો આમ માકર નાળીએ તો સરડે ત્રાસ પામે એનું નામ ના દે જેને ભય લાગે છે આપડા થી ત્રાસ વાત છે મળી જઈશું વાન છે તેનું નામ ના આવ્યું શું કહું બાકી ગૌ તો આપડે કઈ તને બાપાના છે તો ખસે ને તો એને ખાવ કે ભગવાન શું કહું દાદા દસમા ભૂટાળામાં જાય નહીં ત્યાં સુધી આત્માનો ઉપદેશ આપી ના શકાય ને આપી શકાય તો ઉપદેશ તરીકે આપી શકાય પણ દાદા જે જ્ઞાન આપે છે જ્ઞાન નહીં આપી શકે જ્ઞાન તો હોય જ્ઞાન હોય પણ આપી શકાય નહીં આપી ના શકાય પૂર્ણતા ના હોય પૂર્ણતા નહીં હોય જ્ઞાન થયેલું હોય અમુક અવશિક જ્ઞાન અંશિક ઉપદેશ આપે એટલે ઉપદેશ એટલે અહંકાર થયેલ હોય એવું આદેશ પેલો આવતી આદેશ એટલે અજ્ઞાનતા આમ કરો કરવું કયા કરવું એ આદેશ કેવાય પછી ઉપદેશ એટલે ઉપદેશ અને પછી જ્ઞાનીઓની દેશ નાખવાય બાલકી વગર ની વાળી દેશ આદેશ ઉપદેશ દેશ ઉપદેશ ઉપદેશ આપનારો હંકારી હોય કઈ કાલ હંકાર હોય તો છોકરી લી ગયું હશે નાનલું એટલે પકડી પાડેલું નાલની પીલા પકડી પાડેલું પકડ પણ ઘર માં જીવ જંતુ ઘરમાં શક્તિ હોય દવા છાંટી હિટલર હિટલર જેવા હા જે બધું મચ્છરો વાસણ બધું છે ને તમારી પાસે હિસાબ થવા માટે મકાન માનું કે દાદા એ કહ્યું છે કે બધા જ ઊંઘું ઓછી હોય તો સારું ત્યાં જાગૃતિ ને આપડે આદા કરીએ તો હવે જગાડે છે મકાન હમ હમ પાપ લાગે એમ પૂછે છે પાપ